છે એટલી મૂર્તિ માં નહીં મૂર્તિ માં શ્રદ્ધા ખરી ખરી પણ થોડી ઘૂટવા જેટલી હેડો ઘૂંટવા જેટલી ઓહો પછી બીજી બધી સંખ્યા છે તે આપેલા એક રાજેન્ કબુલ કરીએ છીએ ને ખરેખર કર્યું ને રાજેન્દ્ર કર્યું તારું નામ દસ્તાવેજ લાય ને લાઈ કેટલી લિમિટ રહેવાનું આ મકાન માં ખાલી કરવું પડે ખરું કે એમ એ આ માય જુદું થઈ શકે ખરું કે આ બધું એક એક માયા છે બધું માય માં બધી માયા ભરેલી છે મા કયું માયા વર્ગી શેને શેને માય માય કરું બધી જેને તે માની માયા તને વર્ગ કરી તમારે માય છે કે આઈ ને માયા નહી સેપરેટ આય વિથ સેપરેટર સેપરેટ થાય કે ના થાય આ માઇન્ડ એટલે આપણે પોતે જ છે કે માઇન્ડ માય માઇન્ડ એવું કહું છું તું માય માઇન્ડ બોલું છું કે આઈ એમ માઇન્ડ એવું બોલું છું મોટું મોટું જાણવું એટલું બીજું બધું બાત કરવાનું છે એટલે પછી પૂરેપૂરું સેપરેશન થાય નઈ તેથી એમ કે છે પછી ચિંતા ભરી શું થાય અને પછી ભગવાન તારી પાસે વાતચીત કર્યા કરે આખો દાડો થાય તારા કાકા ને સુરત છે કરુનિયા રાખી ટેમ્પરે સરનામું કઈ જ લાવ્યું આ બધું જાણવાનું થોડુંક મર્યું ને બધું ચારે જાય તમારા સમજવા માટે દુનિયા એને લોકો જ્ઞાની કે ધાડો ભરે નહિ આપડો સંતોષ ના થાય અને જ્ઞાની પુરુષ તો વેદાંત નાય ઉપરી કેવાય વેદ ચાર ભણી ચાર વેદ ભણી રે ત્યારે વેદ શું કે છે દિસ ઇઝ નોટ ડેથ એટલે તું શું સમજો નથી કારણ કે વર્ણન થાય એવી નથી વસ્તુ કેવી છે શબ્દ થી વર્ણન થાય એવી વસ્તુ નથી અવર્ણન ની છે કેવી છે માટે ગોટુ જ સ્પર્ધા હોય ત્યાંથી સ્પર્ધા નઈ અને આવું જ્ઞાન ખોળે છે શું કરે છે થોડું ઘણું સમજ પડત મારી આ તો કોઈ એવું કશું કયું નહીં એ બટાકા છોડી દો ડુંગરીશાકા તમારા ગામ માં આઈ ગયા એટલે બધા જીવ થઈ જતી હોય બધા રાખી દીધું તાર સુ ગાદી આપવાની લોકો નામ કાઢવાની જરા તાલા હોય છે નામ મારું નામ રાખવાની કોઈ નું નામ રહ્યું છે લઈને અત્યાર સુધી કઈ રહ્યું છે માણસો જોવા ને બસ જગત આખું અને નામ શું કરવાનું પછી આપડે લેવાય ને દેવાય નઈ તને થોડી ઘેર બેઠી ખરી આજે નઈ અને આયુ આમ કે તારે આ બધી તૈયાર થઇ જાય છોકરી કેટલી શક્તિ જેવી શક્તિ હોય કે હિન્દુસ્તાન માં પોતાનું કલ્યાણ કરી શકે તો બીજાનું કલ્યાણ કરે પોતાનું કલ્યાણ ના કરે તે બધા શબ્દો છે આત્મા ના જળ રખડી અને જેને કશું ના જાણ્યું અને જ્ઞાની ના કૃપાથી આત્મા પ્રાપ્ત થઈ ગયો એનો મોબ ને શું કરવાના શબ્દ ભણવા જવું પડે આપડે માથા મગજ મારી થઈ જાય કેવું આટલું આટલું ભણતા ભણી રહ્યા ને આત્મા પ્રાપ્ત કર્યો નથી કોઈ કુદા આડે રસ્તે ચારે ગયા પણ દાદા જ્ઞાની તો જ તમારે તો બધી છોકરી સર આગળ વધી જાય એવી છે એટલે બઉ કામ લાગે કોગ દાડો કરવો રહી વાંધાડે પછી બે હાથે લાગે ના કરવા રોગ કહી જાય બહુ સારો આનંદ રહેશે હે બઉ એકદમ શરીર અલગું રહે છે